સત્ય છે હું પૂછડું પકડે છે એ પૂછડી પકડે છે અરે હું આખી રાતો ખાધી છોડી દે આશ્ચર્ય કે છોડે નઈ મોટી અને બે જ કલાકમાં બે જ કલાક માં વિધિ ટુ અવર્સ શનિવાર એટલે રવિવાર પછી આખો દિવસ છે હા રવિવાર પછી પેટ્રોલ રે બીજું કરે સાફ સુ પટ્ટો હાલ ના હું તો અરે પટ્ટો આમ કાઢી લે કોમ કાઢવા માટે એન્જિન ચોના હાલ ભોગવવાના છે આ દેહ ને સારું માટે તો આ થી કામ કાઢી લેવાનું છે પટ્ટો હાલવાનો કાયમ શું કેવી રીતે મળે અગર તો કેમ થો પટ્ટો આપવાનો પછી અહીંથી માણસ માનવતા જતી રહે જાય એને પાછળ થાય એટલે પછી ચાર પગ ને પૂછડું કરે લોકો બુમા પાડે ના પકડા એનું રિટર્ન ટિકિટ લઈને આવે હું કરે એ બેસે ના કરે તો અહીં આવવાનું પાસે ઉતાલી કરીએ એ બધું પશુ મળી જાય અને હવે નવું ચાર્જ ના કરીએ તો અટકે પણ પેલું તો પાછલું તો આપડે હિસાબ ચૂકવવો જ પડે કારણ કે આપડે ચાર્જ કરેલું હતું એ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે મનમાં એ અભિપ્રાયો થઈ ગયા છે એ અભિપ્રાય ફળ આપે છે આપણને તો નવું બંધ કરવું હોય તો થઈ શકે શું થાય અભિપ્રાય ઓછા કરીએ તો થઈ જાય ને અભિપ્રાય બહુ ના કરીએ તો થઈ જાય ને થોડા અભિપ્રાય કરેલા ત્યાંનું આ મને ઉત્પન્ન થયેલું છે એને જે ઉત્પન્ન થયું એનો નિકાલ કરવો જ પડે ને હવે એનો નિકાલ કેવી રીતે થાય મનને દુઃખ થતું હોય નહીં તો મને જ આપણે જોયા કરાય મન ને દુઃખ થતું હોય અહંકાર દેખાડે ચાર કરતા બધા દુઃખ થાય કોને આપડે વ્યા કરીએ છેટાડીને કે અહંકાર ને થાય છે તો બધું બંધ થઈ જાય પણ આપડે તન્મ મેં આમ કર્યું એટલે આપણને દુઃખ થાય પણ એ મને કર્યું એટલે ખરેખર તમે નથી તમે ખરેખર તો જુદા છો તેથી જ જાણો છો કે આ દુઃખ થાય છે એટલે દુઃખ નું વેદન તમે જાણો છો મને અંકો જ્ઞાન હોય તો બિલકુલ અડે નહી જ્ઞાન નથી એટલે અડી જાય અમે જે જ્ઞાન આપીએ તે જ્ઞાન હોય તો અડે નહિ દલુતી ને એને આપે જ્ઞાન આપેલું છે નહીં અડતું અને તમને અડી જાય જ્ઞાન આત્માને સુખ દુઃખ ની અસર થાય ખરી જાય સુખ દુઃખ પોતે આખું સુખ નું ધામ છે આ બરફ હોય તે દેરતાથી દાઢે ખરો પૂરતો દેરતા ઓલે જાય શું ઓલે જાય તો હવે જાય ને ઓલો જાય બરફ નાઝે ની એ આત્મા નું થાય નહીં એને દુઃખ આવે તો દુઃખે સુખ થઇ જાય નિકાલ સમજાય તમને સમજાય આત્મા સુખ નું કઈ અસર થાય આત્મા જાણે ખરો ત્યાં દુઃખી થઈ રહ્યા પણ પોતાને અસર ના થાય જાણનાર ને અસર ના થાય કઈ ભોગવના ને અસર થાય આત્મા તો જ્ઞાતા દસતા છે જાણ ને જુએ બસ એટલું જ અને પરવાનંદ બે આત્મા છે એક તમારા માનેલો આત્મા અને દર આત્મા દર અસર કશું થતું રહેશે તમારા માનેલા આત્માને આ બધી ઉપાધિ છે અને માનેલા આત્મા મિકેનિકલ છે એને ખાવાનું આપીએ તો જીવતો રે પાણી આપીએ જીવતો રે શ્વાસ લઈએ તો જીવતો રે ખરેખી જાય માદેરાશી એટલે તંતાય છે તમને સમજાય તમને સમજાય ના સમજાય છે બધું આપડે ઇગોઇઝમ છે ઇગોઇઝમ છે મમતા છે મમતા હોય તો થાય ને હમણાં તારા સગો ભાઈ હોય તો મમતા હોય તો થાય પણ એક દાડો ખુબ લડ્યા અને પછી ના દેખાય ના થાય મમતા સુધી ગઈ આ મમતા ને દુખ થાય છે નામ બાપ છોકરા કલાક લડે પેલા ભાઈ કેમ બોલતા બાપ એક કલાક છોકરા ને ચાલીસ ત્રીસ ઘર ના છોકરા કલાક આવડી આવડી ગાળો ભરે તો છોકરો શું કે શું સમજો છો તમે મારી ચલો મિલકત મારો દાવો મળી મારા દાદા ને છે વારસા ની કોર્ટમાં દાવો હોવું મળે પછી છોકરા મારી ચિંતા મમતા સુધી ગયેલી ચિંતા છોકરા મમતા સુધી ગયે હું આવે છોકરો મારે નહીં આવે ચિંતા થાય છે મારા ના દાદા ભગવાન મેં મારા મારા મારા મોન્યા છે એ કેવી રીતે ચોક્કસ તો ને આવું કરું ને એક દાદો કરો ના ના મા બાપ તો વ્યવહાર ના છે અને વ્યવહાર ના ઉપાય ઉપકાર બદલો બીજું માણસ મમતા બાપ ને છોડી દેવા વ્યવહાર ના ઉપકારી છે તે આપડે વ્યવહાર થી બદલો આપીશું મમતા પણ માને તાર ગમતું નથી ચિંતા થાય પછી છોકરાઓ ની મમતા કેવી રીતે એ ના છૂટે આપડા છોકરાઓ ની મમતા તો છૂટે નઈ ને છોકરામલ થઈ ગયું હોય તો શું થાય કિલો નોર્મલ સારું ના કેવાય કારણ મનુષ્યો છે ભાવ તો જોઈએ આપડે છોકરા પર ભાવ તો જોઈએ મનુષ્ય છે વિચારશીલ છે એટલે ભાવતો જોઈએ નહીં પણ નોર્મલ એની મમતા રાખવી જોઈએ અને એવા લોકો એવું કે જરા ઓછી રાખે મમતા આટલી બધી મમતા રાખું છું કે છોકરો ગયો કોલેજમાં તો ગમતું નથી કઈ જાતનું શીખે છે એમ આમ લોકો એવું લાગે કે આટલી બધી મમતા શું કાંઈ રાખું પડતી મમતા આવે મમતા હા યાદ તો ના જવું જોઈએ આપણે લાગણી વગરના જ છીએ એવું લાગણી વગરના લાગણી લાગણી વગર નો કોણ આદ આવે વગર નો લાગણી વાળા યાદ ના આવે તો ઊંધું જ કહ્યું લાગણી તો લાગણી તમે રાખો તેથી પેલા શું ફાયદો થાય કશું લાવે ના પણ હેલ્પફુલ નથી લાગણી તમે તો હાજરીમાં ફૂલ લાગણી બતાવો અહીઠ કશું જ ને પછી ભેગા થાય એટલે ફૂલ લાગણી બતાવો ને કેવું હોય તો તમે અહીંથી ઉઠાયેલા કુદમ કુદા રબડ બધા કરો એ લાગણી કેહય ને તારે લાગણી રસ્તા વપરી જાય છે ખોટે રસ્તે વપરી જાય એ લાગણી શિલ્લક રાખે છે રસ્તા ના પડી દે અને પછી ભેગા થાય ત્યાં લાગણી વાપરી મારી વાત બઉ જીની વાત છે આદમી ઇમ્પોસિબલ હોતું જ નથી તમે દાદા ભગવાન કરો તમે દાદા ભગવાન આપડા મા બાપ ને આપડે ભૂલ્યો જગત ભૂલાતું નથી ને એ જ મમતા ખોટી મમતાલ મમતાલ મમતા મને બધા વાલા કે દાદા તમારો પ્રેમ તો હું પ્રેમ છે પ્રેમ રસ્તાઓ દેશો અને ભેગો થાય ચાલો આપો છો તમે આટલું પ્રેમ બતાડો છો આવું કે તમને આપડે લાગણી બતાવે તું મારી ચિંતા કરી ને એમ થી આવું કહેવાય ચિંતા કરી મારે ચિંતા કરી ને મારી હવે જે ચિંતા કરો છો મારા યાદ લાવે છે ને એ ચિંતા કરો ને એ ઇકો છે ગ્રોંગ ઇકો જે ઇકો હેલ્પફુલ ના થાય નુકસાનકારક થાય એ જાણ્યા વગર ના જગત માં શું